હવે લેતો છો તમારા જેમ જેમ ફાઈલો છે કે પેપર નથી ગાતું છે અચ્છા આ તો ફાઈલો એટલે ફાઈલો ગોંકારના કે ફાઈલો તો એવર જ જશે આ તો બરાબર હવે કબર પડી ગા ફાઈલો પછી કરલી અને એમપીકેપી અમને દેતા શું થયું આમ સુન્દર હે માના સમજવા દેવું સાત વાત ના જગત આખું બહાર છે અને એકાંતિક છે પોતાના આગ્રહ એ સાચું પોતે જે પણ આવ્યું એ વાડી નિરંતર કઈ રીતે નીકળે તમારા જે ત્યાર બાદ કઈ રીતે નીકળે નીકળે નઈ કરવાથી સાંભળ સાંભળ કરવાથી જેટલું વધારે સમજો ને વધારે ફરી ટાઈમ લાગે છે બીજી બધું વધુ ટાઈમ જોઈમ વધ્યો તમને જાત નો પણ પ્રકાશ કરી શકે અને બીજી બહાર ની વસ્તુ ને પ્રકાશ કરે સ્વ એવું પોતે પોતાના બંને ગુણો એટલે બધું જાણી શકે જોઈ શકે બધું એવો ચેતન ઉપયોગ વાળો બીજા બધા છે પાંચ છે તત્વો છે એનું ચેતન છે જ નહીં એ કોઈ કોઈ જાણતા પોતાની જાતે જાણતા જાણતા પરમાત્મા છે પોતે મનમાં શું થઈ ગયું છે બધાને જાણે છે પોતાના પોતે છે જાણે છે બધું નહી જાણે છે જ્ઞાન નથી ને ત્યાં સુધી એને એમ જ લાગે એક જ જાણું હું જ છું આ એવું અનુભવ છે આ કારણ અનુભવ જગત માં કિંચિત માત્ર કરતા છે છતાં એવું લાગે છે કે હું કહ્યું બીજું કોણ કર્યું બીજું કોઈ કરતું નહીં દાદા સમજાવો ના થઈ જાય એ બધું જો કમ્પાઉન્ડ થઇ જાય સ્વભાવ બદલી આત્મા રહ્યા બે જુદા પાર્ટી પાસે જુદું પડી જાય એટલે એ સ્વભાવ છે હા કોઈને ભય નહીં કરાવ ભય હોય તો એકાકાર ના થાય જયારે જુદો પાડક નાની પુરુષ હોય જાય સત્ય એ અસત્ય છે કઈ રીતે સત્ય અસત્ય છે કઈ રીતે સત્ય આ સત્ય જગત સત્ય અસત્ય કઈ રીતે કહેવાય આ તમે છોલતા બેન છો સમિત વાઇફ થાવર થાવ એ બધું અહી આગળ અસત્ય છે હાલમાં ભલે સત્ય કેવા તમે રિયલ માં અસત્ય છો ને અસત્ય નીકળ્યું ને તમારે હોય અધો ધમસજીભાઈ માનીબેન ધમસજીભાઈ સ્કૂલ દલુ હું ઈзде તો મો પટેલ છું સાજ સા સા દાદા સાજે વાણિયા છે હે વાણિયા છે પટેલની સાજે દાદા સાજે હા વિડિયો ચાલે છે કાયમ માટે સત જ રહે છે અવિનાશી શું કહ્યું એ સતુ ના થાય સત સતજ રહે સત એટલે માટે હોય સનાતન હોય અને સત્ય બદલાયા કરે અમેરિકા એ થયું શું બધું બદલાયા કરે તો રિલેટિવ છે શું છે મુસલમાનો એમને માટે તમારા માટે અસત્ય છે એકનું સત્ય બીજાનું અસત્ય બન્યું લેડી ને કરીએ તો આખો દળ ખૂચ કરે કે આમાં ક્યાં બસો પડી ગઈ જેને માટે અસત્ય છે ચાવના તો તમે ટીકડીઓ લઈને ચોડો છે જે પેલા જગ્યા મન નું કેન્દ્ર છે એટલે હેલ્પિંગ થાય એટલા માટે અહી આપડે સુખદ નો હોય તો હેલ્પ કરે નહી તો પછી આપણું કંકુ કંકો કરે પીવા કર પછી મને મારે કેવું પડે હા મોટો ચોનલો કહીને આવ્યો એટલે સમજણ આવ્યો ટ્રેડ માર્ક વૈષ્ણવ જૈન બધા ટ્રેડમાર્ક જોયા સાચું ભોલ ટિકાડે ચોરી લોકો એટલે પોતે વધારે મળે પણ ના વધારે જાનવર નથી આવતા એમને પણ એમને આપડે કઈ દેવાના એમને કામ માં આવે તક ને લઈને એમની રોશન દે દાદા એ કુદરતી બંધ થઈ જાય તમે જેનો બધો ભાગ થઈ જાય છે હાડકાો ખોરાક હોય એ બધાથી હાડકાર પરિવર્તન થયા કરે તે થયા કરે દસ બાર વર્ષે પંદર વર્ષે આખું આખું કાઠું તો લઈ જાય નવું થાય જૂનું જતું હોય નવું નીકળ્યા કરે નવું કરે નવા ખોરાકમાંથી જૂનું કાઢવું જ રીતે ત્યાં વીસ વાંક નીકળે છે વીસ વાંક જૂનું નીકળ્યા કરે છે સરપ્લસ જી કરીએ સરસ છે એટલે વધારે કાપી નાખ્યા પછી તમે રાતે આવે છે એના ગમે નહી ને પેલા કુ ન બગડે છે જો ના વધારી દે મને મજો નથી હા વધારી દે નહિ નખ બે આ નટમાં જે ખોરાક થઈએ ની હજુ આપણે દ્વારા આ સંદાસ માં તમે તમ પરિદ્યા થઈ ગયા છોડા ઘણા પણ તેવું શું કહું તે થવું ના થઈ આપણે આપણે આપણું આચાર ધર્મ બહુ ઊંચો હાઈ લેવલ નો છે શું કહે થઈ ગયા હોય સુધર સુધર જાય ના કરો નહી આવે પણ વિધિ કરે લાગે ઘણા કરતો દવા વિધિ કરવા ને તો મને નાખવાય છે એટલે કેટલાય છોકરાને કદાચ ખાલી ને બોતેને હાતે વાપર એને ધોધો કરવા પડે એને પાક સાઈન બધું બગાડવું પડે આય લોકો નહી પાસ શું કરવું આયકો અમે સુરત આને બધાય તો કેળા કે બધાય તું આવડા કેટલા તો ભાઈ 534 ફૂટ ગરેアスલો રેકર્ડ ડાડા રેકર્ડ રાખવા માટે હવે આ ઘાડા લોકો કે સાઈન 10 ફૂટ દાડી ની આખી થાય છે હા ઉદેવરણ કામ લાગે હા જ્ઞાન પ્રગટ થયું ને તે અનુભવ છે પછી મારે જોડે શિયામાં હતા તે છે તે લાસણો ધોવા ગયા એમ જમેલા હતા અને પછી મેં પગડ છે એ મેં જે ગયું હું જે દેખાયું એમાં કોણ કરતા કઈ રીત ચાલે છે કોણ ચલા હું કોણ આ બધું સ્ત્રી છે બધા બહુ હવે જેટલું શબ્દોથી થાય એટલું આણંદ તમે કરી શકાય બાકી બીજું તો તમે જાતે જગ્યાએ હતા બધું આવડની શું છે તે અહંકાર થતો જ બધું જતું બહુ અહંકાર થાય એક કલાક પેલા બધો અહંકાર હતો અને કલાક બધું કચ્યું આખું વર્ણ વેખાયું આ લોકો સમજાય વિરાટ તો શું હર્ષ તમને કહું આ તમને તમારો જે અહંકાર છે ને તમારો અહંકાર ખરો એ અહંકાર લઈ લે એના આપણો અહંકાર લઈ લે એને ના વિરાટ એક છતાં હજુ નો અહંકાર લઈ લીધો તેથી એ વિરાટ સ્વરૂપ કરાય શું કહ્યું ખબર એ જે ફોટો દેખાયો છે ને એ તો ફક્ત વ્યવસ્થિત દેખાડે છે કે જો આ બધા મરેલા છે હું તું શું કે અહંકાર કરે મારવાનો મારા બધા બધા મરતા દેખાયા એવું નથી વિરાટ સ્વરૂપ એટલે વિરાટ કહેવાય જે આપણો અહંકાર લઈ લે છે એમને વિરાટ કહેવાય ને એ તો વ્યવસ્થિત તને એમ લાગે હું મારી પણ આ તો મરી રહ્યા જ્ઞાન દર્શન કરાયું જ્ઞાન દર્શન કરાયું હા દાદા તરફ પ્રગટ જ્ઞાની કહેવાય બીજા જ્ઞાની નો કોઈ ઉપયોગ નહીં મળે નહીં પ્રગટ ના હોય જ્ઞાનીઓ હોય જ્ઞાનીઓ પ્રગટ હોય હજાર હજાર બધે હજાર વચ્ચે કાર હોય તો તે ક્રમિક માર્ગ ના હોય એટલે સાત ટકા ના જ્ઞાની હોય તો ચાલીસ ટકા અજ્ઞાની ચિંતા થાય જ્ઞાની ને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય શું થશે હા અને આ વિતરા અક્રમ વિજ્ઞાન છે એ તો મને તો ના થાય પણ તમને આવું ચિંતા નહીં થાય બારેની શ્રેણી થાય ને એ અજાને પૂછ્યું કૃષ્ણ ભગવાન કે ભગવાન આટલો મને જવાબ આપો ને મારું સમાધાન કરી આપો ને કે હું તો ધન ને હમશું શું કે છે ભગવાન ધર્મ ની હમઝે કે ના સાહેબ હું તો ધન બધું અને અધર્મને જોર્મ કેવાય ધર્મ પણ મારે અધર્મ છોડવો છે છૂટતો નથી એનું શું કારણ કે ધર્મ આતરવો છે તે આતરાતો નથી અને ધર્મને છોડવો છે છૂટતો નથી તે કોઈ કરી આવો તે વાત દીકરી નથી અતરમ શું કહ્યું અધમ છોડો તો પછી અધમ છોડી દુર્યોધન આપ્યો દુર્યોધન રખડી મળ્યા પ્રશ્ન ભગવાન ભગવાન તમે જો વસંત ની કદું મને નથી કેસન ની કદાચ મને નથી કે એમને દાદા જે પદ મારી છે એ પદ થી નીચે બધા દેખાતા કોઈ પણ સ્થિતિ એ સમજણ ને એ વાત એ રે ને સમજ ટ ઉપરીને ઉપરી માને તો તેવું મળે ઉપરીને માને તો મળે અગર તો જ્ઞાની પુરુષ છે મળે અગર તો આચાર્ય છે મળે તો જેવું ઓર છે એની અધ્યાય કે તમને સંસારમાં બેઠા ધબ ધબ કર્યા ધંધા રોજગાર કરો પણ છતાં જ્ઞાન હાજર રહેશે અને તમને નિરંક કરતા જ્ઞાન હશે દાદા અમે તો તમને અભેદ ભાવે જોઈએ છીએ એટલે આવું બનેલું ત્યાગ કરો તો ધર્મ પ્રાપ્ત થાય ધર્મ પ્રાપ્ત કેવી જાત નો ત્યાગ કહેવાય રિલેટિવ કે રિયલ આપને વસ્તુ છે આપ પાછા જાવ તો હા અમારે મુક્ત વગેરે ચાલે એમ છે ગીત ઓખું મળે છે દૂધ સારું મળે છે પાછા જ એમ છે કરો ના બહુ તો બહુ સરકાર કોઈ તમારી ચિંતા પણ કરી રહ્યો તમે અમારા ભગવાન ના ભગવાન કેમ શું થઈ જશે શું થઈ જશે એ ચિંતા કરેલું માલિક શું થવાનું છે હિંમત ના થાય દાદા હું તો આપ રસ રોટલી ને બધું આવ્યું તરફામાં ના થાય એવું કાજુ નઈ તરફામાં થાય છતાં દાદા ભૂલાય નહીં મેં કલાક જાગૃતિ નાખ ભટક ભટક કરે બાર કોને ચડાવ્યા ભટકવાનું કોને શીખ્યું કોલેજ કે કેમ ભટકે તે આવી મડે ભાગી ના એવા લઈને આયરા તેમ માર દેખો સાયપડ સ બંધ થઈ જાય દેખો તો મુશ્કેલી છે ભાગ્ય બનાવો જોરા દમથી બીજો તીરે આપૈ હા તો સબ થાય રે આખી સબ એ જ નો વરસ પેસો દાદા આ મોક્ષ નો જે માર્ગ છે એમાં જ્ઞાન માર્ગે વેલા પોચાય કે ભક્તિ માર્ગે ભાઈ જ્ઞાન માર્ગ કોને કોઈ ભક્તિ માર્ગ તમે કોને સમજો તમે તમે સમજાવો હવે તો કઈ જાણતા નથી એમને ખબર નથી એમને ખબર નથી શબ્દો થી વર્ણન કરે જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગ બે માર્ગ જુદા કે છે જ્ઞાન ને ભક્તિ સાથે જ ભાઈ શું હોય ભક્તિ વગર જ્ઞાન હોય જ્ઞાન વગર ભક્તિ ના એટલે બે માર્ગ એક જ ભાઈ કે જુદા ભાઈ પસંદ કરવા છે એવું ના પણ હવે આજે ગામડા ની અંદર સમજાવો દાદા ભક્તિ અને જ્ઞાન બે કઈ રીતે એટલે બે એક જોડે જ હોય કેવી રીતે તમને સમજાવો અહીંથી પોસ્ટ ઓફિસ છે અહીંયા આગળ પોસ્ટ ઓફિસે જવું પડે આપણે તો આપણે એનું રસ્તો જાણવો પડે જ્ઞાન જાણવું પડે ના જાણવું પડે એટલે પછી આપણે કેમ એસીમ અહીંથી આમ અહી ત્યાં ત્યાં એટલે આપણે વળતા વરતા ખ્વાચામાં વરતા વરતા તો પહોંચી છે જોઈએ આપણે શું જોઈએ જ્ઞાન પ્રમાણે વધવું એમ આપણા લોકો સમજાવે ભક્તિ ભક્તિ આ જ્ઞાન હોય અને જ્ઞાન એટલું વેરીએ તો શું થાય જ્ઞાન તમને રચન થયું તમે ચાલવા મળે ભક્તિ શું કહે તમે જે ચાલવાની ક્રિયા કઈ ભક્તિ છે તો કર્મ શું કર્મ શું કરો પુરસ્થ કે શું પુરસ્થ કર્યો કેવાય કર્મ શું કેવાય જ્ઞાન પ્રમાણે ભક્તિ કહ્યું દાખલો આપ્યો કર્મ કર્મ તો આ જયારે રિલેટીવો હોય ને અત્યારે જતા કર્મ કર્મ જ કહેવાય કર્મ ના આધારે તમને જ્ઞાન થાય તેના આધારે ભક્તિ થાય પડે નહીં પણ જ્ઞાન ભક્તિ આ કહેવાય નહીં ખરેખર જ્ઞાન તો આત્મા ને જાણવું એ જ્ઞાન તમે સમજાવો ના એને જ્ઞાન જ નહીં જ્ઞાન ને અજ્ઞાન જ્ઞાન માં ને તો આપડે બને શું પરિણામ પાપે આ બધું આ બીજા બધા કર્મ છે અત્યારે તમે આ ધર્મ મંદિર માં જાવ બધું કરો બધા કર્મ છે એમાં કઈ જ્ઞાને નથી ભક્તિ નથી પણ છતાં એમને ભેદ પાડવા માટે સમજણ પાડવી પડે કે આ ભરતી કરો શું એટલે કૃષ્ણ ભગવાનની ગીતા સમજે ગીતાનું જ્ઞાન થોડું જાણે સમજે ને તો એ પ્રમાણે પછી વળે પછી એ પાળો પાળે એમ નીતાને તે ચારો સમજે પહેલું એ જ્ઞાન ને પછી પાળે એ ભરતી ગયા પણ તાળાય નહીં થયા પછી કર્મ ના ઉદય કર્મ જ છે કર્મ સમય કેવાય તમારી દ્રષ્ટિ બદલાય નથી તમે તો દમચુક છો અને એની દ્રષ્ટિ બદલાવી હું આત્મા છું બોલામ જ પડે વસંતરે વસંતે એમને ભલે મોક્ષ મેળવવા માટે આપડે આત્માને ઓળખવાનો છે મોક્ષ મેળવવા માટે આત્માને ઓળખવો પડે તો એ શું છે કાલ માટે કશું બાકી ના રે ક્લિયર સાથે જ્ઞાન લેવા તમે કહો છો ને કે આપડી પંદર પંદર લોક છે અને બીજા બધા લોકો માં આપણા જેવા મનુષ્યો છે અને મોટી છે તો એટલી એ તમે દિવ્ય ચક્ષુ જ જોઈ શકાય બરાબર ને દિવ્ય ચક્ષુ વડે જ જોઈ શકાય ને એ તો આ તો એ તમે એટલા જ જોઈ શકો છો અમને તો એનો ક્યારે અપાન થાય એમ અમે અમે કેટલી ડિગ્રી પહોંચીએ ત્યારે અમને પણ તમારી માફત દેખાય તમને દેખાય છે ને પણ તમને રીલેટિવ તને એક કોઈ વસ્તુ દેખાય બુદ્ધિથી બુદ્ધિથી દેખાય એ બુદ્ધિથી દેખાય શું કહ્યું બરોબર ને એ કે ભાઈ આ રિલેટિવ બાય રિયલ વી પોઈન્ટ શું છે રિલેટિવ આ વાંખી સર્વશક્તિમાં દેખાય પહેલું દેખાય જેવું દેખાય તો એનું એ દેખાનું એનું ફૂલ શહેર ના થાય શું કહેવું જ થાય છે શું એટલે તમને એક વખત ખ્યાલમાં આવી ગયું કે પોઈન્ટ બધા પાસે અને જે ફાઇલ છે ચિંતા બંધ થાય અને જગત ભૂલાય જગત વિસ્તૃત થવું એક કલાક જગત નો વિસ્તૃત થવું એવા પૂરી ખ્વારી કરવા મુશ્કેલ એક કલાક માં પછી એટલા હોદા પડ્યા તમને જે વિચારો છે બધું કલ્પના વાળું બધું હે જૂઠાની મારે જૂઠો કરીને એવું કોઈ પણ પ્રશ્ન ની પ્રાપ્તિ માટે બે પ્રાપ્ત થનાર અને પ્રાપ્ત કરનાર જો મોક મેળવવો એટલે હાથમાં તો પ્રાપ્ત થનાર કોણ બંધાયેલો છે તે મોક્ષ છે મોક્ષ સંપૂર્ણ સુખ સનાતન સુખ આ શરીર આ શરીરમાં રહેલો છે મોક્ષ એટલે સનાતન સુખ મોક્ષ નો અર્થ સનાતન સુખ એટલે જેને સુખ આ ગમતું નથી સનાતન સુખ હોય છે એ પ્રાપ્ત કરનાર શું મમતા દે ની મુક્તિ કરવાની પોતે પોતાની જે પોતે પોતાની વાત કલ્પિત વાત નો જવાબ તો હોય આ તો હમણાં તો એવું છે કે અમે કે બીજા કોઈ પુસ્તકો માંથી જયારે વાંચતા હોઈએ ત્યારે એ તો બધું કોઈનું લખાણ વાંચતા હોય જે રીતે લખેલું હોય કોઈ કોઈ સંત પુરુષ દત્પન નાની વાંચતા હોઈએ અને એમાંથી આ બધું કલ્પનિક વાત કરીને સીધો આવે તો જયારે બંધેલું છે શું અમારે જેને કલ્પના ગમતું નથી અને જેને સનાતન સુધી એ મુક્તિ થાય એટલે પછી બીજી કઈ વાત અત્યાર સુધી ના બધા વાંચન માંથી હું તે તો તમે પૂછવાનો અધિકાર બીજી વાત સમજી કોઈ પણ વસ્તુ પૂછવા નિકાર વાત સમજવા માટે પૂછો શું કશું હજી ના સમજાવે તો હજી પૂછો સમજાય એમને પ્રશ્ન હતો કે રિસિવર બે જોઈ એમને બે બે બે ની હસ્તી છે એક ની હસ્તી છે આત્મા પરમાત્મા અને તે અહંકાર ની મુક્તિ થી પરમાત્મા થાય છે અહંકાર હું કરું છું કરતો નથી છતાં એ માને છે હું કરું છું એટલે આમાં કઈ ચીજ કરું એક સેન્ટ પણ કામ કરતો છતાં એ રોંગ બ્રિફિંગ માને કહી શું એવું લાગે અહંકાર અહંકાર પછી કરતો કરું છું એવું માન્યતા એમાં આગળ વધે થયું બધું અહંકાર મૂળ વસ્તુ દાદા અહંકાર ના રહે તો આ દેહ ની હસ્તી ના રહે ને અહંકાર બિલકુલ ચાલ્યો જાય અહંકાર ના કામ જ કામ જ ના હા ન માય અહંકાર કરો પણ કેવો ડિસ્ચાર અહંકાર કેવો નવું નવું કાર્યો કાર્યો કરવું ગુના કરે અને ગુના કાર્યોને નિવેલા શું કહ્યું જૂના કાર્યો નિવેલા એટલે અકર્મ કર્મ કરે જતો અકર્મ અને તમે કર્મ ના કરો તો એ કર્મ બંધ થાય કારણ તમે હું આખ છું તમ એ સ્ત્રી તમારો અહંકાર ગયો અહંકાર ગયા પછી એ ના રહેતા હશે આપણે મજા રે તો મજાની શું મારું નાન એવું છે યાદ રહે છે એ દજાણી ગયા પાંચ આજ્ઞા પાડે દાદા કેટલો કદાચ યાદ રહે કોઈ પુસ્તક એવું નથી જેનો ખુલાસો પુસ્તક નથી શબ્દ છે પુસ્તક નો શબ્દ સિવાય કઈ કરું એમને અભૂત કેમ થવાય સમજાવો તો અભૂત કઈ રીતે થવાગર નો અને હસબંધ પાક ભજવો પડે છે અભિનય કરવા પડે છે આપડે અંદર ખાલી જાણતા હોય એવું લખી જ હિન્દુસ્તાન માં અત્યારે તમારા મંતવ્યો પ્રમાણે કયો કયો સંત નો ઉપદેશ વધારે સારો બનાય એમનું કેવું છે કે તમારા મત પ્રમાણે કયા સંત નો ઉપદેશ સારો કેવાય હિન્દુસ્તાન ની અંદર માસ હોય બધા તેને મેં એક માસ આખું જોતો હોય ને એ રા સર બધા વાંધા મુવા છે એમાં સંત ક્યાં છે સંત તો પણ એવો હોય કે સંત વ્યાખ્યા ને સંત ની વ્યાખ્યા શું પારકા માટે જે એ સંત અને ભગવાન સત્તાવે આપણે વિજ્ઞાન શું ભગવાનના પ્રતિનિધિ સત્તાવ ને એ સંત પુરુષમાં અહંકાર હોય પણ તે પાર માટે સારું મુરારી બાપુ એવા કેવાય મુસ્ત્રી કહે ચોખ્ખા માસ તારા માસ પણ સમજણ માં કશું નઈ એમને પાછું મોક મળવા આવું પછી એટલું ગાયન ગાય છે ડાળો કરશે આવું ત્યાં